સર અવસ્થા ખબર પડી ને અખડાય અવાજ એ અનાત્મા નો ગુણ છે કેવો છે અનાથમા નું હા આપડા સાધુ અત્યારે બધું મારા હાથમાં બોલે છે જે માગે જે માગે આખા વર્લ્ડ ના કલ્યાણ માટે ઉત્પન્ન થયેલો છે કેવું છે આકુ વલણુ કલ્યાણ ઇન્ડસ્ટ્રીયલ ક્લન મે એવી ભયંકર દશા આપણા ત્યારે જે બેઠા હવે પડી ને હાજીલા દાદા પગોને નમસ્કાર કરીશું શું બોલે છો દાદા પગોને નમસ્કાર નમસ્કાર હે કરું છું તે હે એ સરપ્લસ ટાઈમ બધે કેવું ઓલગોને સરપ્લસ ટાઈમ રહે છે હાજી હા તારો આત્મા જુદા દેખાતો શ્રી દેખાતો છે આત્મવતું તારી વહુ જોડે આત્મવત નહીં વાત છે આ સપના માંથી જાગે આ તું જે સપના માં છુ એ જાગ્યો તું જાગ્યો નથી એટલું છે એટલે ધણી થયું એ કેટલા લફરો છે ઘણા લફરા બધા લફરામાં લે <tuk> આપ <tukar> <tukar> લફડા છે એ શરીર ના છે આત્માના કોઈ લફડાસ છું તારી રોંગ બિલીફ છે કેટલી રોંગ બી લેખો છે અને કોઈ સુગી થાય એવું બને ખરું ના ઓ એ ઉ ન થઈ શકે ન હોઈ શકે હું હે ન થઈ શકે ઓ ન થઈ શકે કે શું બની શકે નહીં તમે કેટલી રાંગ દી લખો ભરી દી તેલા ઘણી હે ઘણી હતી હતી દેતી રહી પાસું કી થાય કે બીલી પાસું કી થાય જે સદા આ મુક્ત જ રહેતો હે હે જેને કોઈ બિલીફ જ ન હોય નહીં બિલીફ ન હોય તો ચાલે ને બિલીફ વગર તો રહેવાય પોતે પોતે શરીર શરીર મન થી અલગ છે અનુભવતું હોય તો સુખ હોય સકે એવું મને લાગે છે લોકો નથી કરવાનું કે સીરેશભાઈ બે હું આવું છું સિનેમા જોવા ત કરી કલાક કલાક બેઠા ઉઠે નઈ ના બધી આખ તો બોલો ઊંઘો બોલો આત્મ સાક્ષાત્કાર તો ઘણા ઘણા તપસ્યા બાદ આત્મ સાક્ષાત્કાર થાય છે એ દાદા નું સ્ટેશન અડધો છે બાવીસ મઈલ કેમ ફર્યો પેલા તારા બાપ નું રોડ રોડ બગાડ્યો અર્ધા ગધણમ તાકે છે. એનો અર્ધામે છેદન બાઇબલ ભરે. અને દોય બીજું જ કામ આવ્યું. આ એક રિવાજ એ ઉમ બની. આ રોડ બગાડે ભાઈ નહીં ભોગ. આ રોડ બગાડે. સાય બાઈ મળ પેરે દાડા કે પેલું લાવા આડે બાય આડા આડી આરીએ કર્યું તો લતાલો. એ કરતા પરિવાર માર રોડ કસે એના પૈસા લાવે. નકામો જયારે ગાળ ભળ્યો ત્યારે ખબર પડે પીર પેન મળશે જોઈ લે નાગપંચમ દાડે ભેગા થાય છે ને દર્શન કરે પૂરું છું નાગપંચમ દાડે કોના દર્શન કરવા જાય છે જેટલા અહીંથી યોગ્ય જેટલા યોગી પુરુષો મરે છે મારશો નહી ચંદ પણ આગળ પણ આગલા જન્મ માં તપસ્વી હતો ને ચંદોશીઓ સાધુ આચાર્ય પછી પાછું મળે કંટાળો ના આવે ને તને ફી ના મળે તને અબન કઈ મારી દે તો સાચી વાત છે તો એટલે રાંગ બીડી પો બ્રેકચર થાય તાર રાઈટ બીલી બેસે મે રાંગ બીડી ખૂબ બધી ટ્રેકચર કરી આપ્યું શું કર્યા તમે હા એ સમ્યક દર્શન શબ્દ સાંભળ્યો છે સમ્યક દર્શન હા આ સમ્યક દર્શન જૈન જ્યારે આમાં જૈન દર્શનમાં એક સમ્યક દર્શન સમય ચારિત્ર ને સમ્યક જ્ઞાન વૈદ્યાંતમાં લખેલું છે હા વૈદાનમાં વિશે સમ્યક દર્શન સમ્યક દર્શન એ આખો આત્મજ્ઞાનનો દરવાજો છે એ પેશવાનો પહેલો દરવાજો છે સમ્યક દર્શન રાઇટ બિલીફ રાઇટ બિલીફ રાઇટ બિલીફ અને રોંગ બિલીફ છે ને આત્માની જે આરી પ્રાપ્તિ ના નબળા અનામી ક્યારે થાય છે જયારે એમની નાનામી નીકળે નીકળી અનામી થઈ ગયું નાનામી ત્યાં જોઈ લઈ આપડા પાછા જાઓ નામ વગર ના હે નાનામી જાઓ શું ફાયદો થશે આપડે ખબર ફાયદો થાય છે, અને શાસ્ત્ર નું જ્ઞાન છે અને આત્મા વિજ્ઞાન સ્વરૂપ છે અમે તો આત્મા આપીશું તારે પડે તારે કશું કરવું પડે તું કઉ મને શીખવા મા હિન્દુસ્તાન લાગે છે બધા મનમાં ડાક્ટરો પણ સંદાસ કોઈ શક્તિ નથી એટલે પછી મેં કહ્યું હોય તો બે વખત માં ઉતરતો જ નથી વર્લ્ડ માં કોઈ ને સંદા જવાની શક્તિ નથી આથી વાત તો જાણી પડશે આવડે આવડે ઓપરેશન કરતા કહી દો નહી જાય મરી જાય ચક્કર મોટો ઓપરેશન કરનારો ગરફો નીકળતો નથી મોટો ડાક્ટર થઈ ના હવે હવે લોને બાકી દે અને ઘો ઘર્ભો કારિયા રે ભગવાનજી લાવ ને કઈ શું દેખવું ને કે પણ કપકાલે સક્તિ નહી નિમિત થે બત નિમિત થા બાર કયું નામ જોઈએ છે સેફ સાઇડ જોઈએ છે ગન સેફ એટલે સેફ સાઇડ જોઈએ છે અને સેફ નહી ભાવે કે આપને યોગી લાગે ના પણ તને અંશિપ ગમશે કરો કદાચ અઘયન અવસ્થામાં ત્યાં અંધારું હોય ત્યાં કાય પણ જોઈ શકાય નહીં અત્યારે અઘયન અવસ્થા છે તેમાં ખ્યાલ બી ના આવે હું તો કાય જોઈ શકાય નહીં કોઈ ખ્યાલ ના આવે ના પણ અંશિપ અંશિપ કહેતા આપણે અંશિપ તો છે જ આપણી પાસે દીન સલામત વાળો તો છે તો આ કેવું છે સલામત છે કેજી સર સલામત જી અલ્યા યાત્રામાં બધા સરસ સલામતીએ દિન છે છેદારા જે જ્ઞાનનીપુર ની અંદર એકસો પંદર જણા હતા પણ એક દસ સલામતી